પેલા અમે કરતા કરતા માટે કંટાળો આવતો હતો પણ જો પ્રેક્ષ ને આ કરનારો કરે છે આપડે હોળી છે પંદર વીસ હોલીઓમાં સર્ગાઈ હોય આપડે જોઈએ તો આખ ને દાદે ના દાદે દાદા કે ના દાદી હોળી જોવા છે દાદા ને આપડે ક્યાં આપડે હાથમાં લડીએ છીએ આંખ જોયે છે ને હોય ધંધો હોય આથી લાગે નહી આનંદ ઉત્પન્ન તો સમજાય ને કરતા નથી એટલા આના તમે પ્રેક્ષક છો શું છો જગત આખું કરતા જ છે એમ બેઠું છે જ્ઞાન પ્રાતું આપણને એકાકાર થઈને ફરતા તા એટલે એની જાતને માને કે આપડે કઈક છીએ કઈક છે ક્યાંનું ભાન છે કોટ ને મારો કે એનો વાંધો નઈ આપડે ચશ્મા નો મારો આપડે વાંધો નથી કરિયા ને મારું કે તેને વાતો નથી પણ હાથ મારો કે છે એવી લાગે ને હું મારે છે આખું જગત એજ માલ છે એના માટે જ્ઞાન શીખવાડું છું હું ને શું કે મારા ને મારું કે ભાગ ને વિભાજન કરતા આવડે તો જ્ઞાન છે સમય ના જાગ્રત થાય કેવું મિનિટ મિનિટ ના થાય નાના ભાગ કેવા જાગૃત આપડા મિનિટ નહિ દસ મિનિટ એ જતા નથી અને મનમાં હું કેટલું આમ કહી દઉં નફો નફો તો તારા હિતા હિત શું એમાં લાવીશ મજા કરી મારે થશે આ બધું શીખી બધા આવ્યા હતા આટા ટાઈમ ઘણા વિચારો એના વિચારો બધું હોય હિતાહિત ભ્રાંત હોય શું કલ્લોક નથી યાદ આવતું યાદ નથી આવતું પલ્લોક કેવી રીતે યાદ આપણે રામ શું શું રામ શું રામ સાહેબ નું આમ છે રામ સાહેબ કોણ એવું નથી આપણ સેપ્ટ એ જ ભાન નથી મારે એ જ પૂછવું પડે નથી પછી સાહેબ લગાઇ જાય આખું બધું પાસે કરી પોતે પોતાથી ગુપ્ત રહેવાનો પ્રયત્ન છે શું છે હતો વૈરાગ શિવા ખબર નથી ને હવે છે વિચારો નું વૈરાગ આવે છે વિચાર દ્રષ્ટિ વ્યવહાર માં વિકાર માં બધા માં હવે વૈરાગ આવવા માંડ્યો એને વૈરાગ શિવાય ખબર નથી વૈરાગ હંમેશા નિષ્ક્રિયતા લાવે કે લાવે કે સંખાર વૈરાગ ને જો જ્ઞાન આગળ પ્રાપ્તિ થાય તો નહીં આમ તે ગમે તે ગમે એમ ખાવું પીવું કશું હોવું ગેરવું કશું ગમે નિષ્ક્રિયતા લાવે એ વૈરાગ ને આગળ જો કદી જ્ઞાન માર્ગ મળી ગયો હોય તો દાદા એ લાઈન માં સક્રિય થયા કરે માં વૈરાગે ભરેલો માલ છે અને રાગે ભરેલો માલ છે શું થયું રાગ આ જાત નો માલ લઈરાગે આ જાત માલ કે અને વિતરાગતા મુખ્ય વસ્તુ છે વિતરાગતા એ વિતરાગતા ભગવાન થયો હોય જેટલી વિતરાગતા આવી એટલે આમ છે ભગવાન થયું ભગવાન જેટલી વિતરાગતા આવી તને અત્યારે રસ્તામાં કે નાલાયક છે આમ છે ચોક છે બધવા છે ગાવો ભાવી દે તો તને વિતરાગતા આટલો ભગવાન થઈ ગયો એ જીતી ગયો એક બાદ એટલે ભગવાન થઈ ગયો જેટલા બાબતમાં તો જીત્યો એટલી બાજુમાં તો ભગવાન થયો અને આખી જગત થી જીતી ગયો એટલે પછી આખો કોનો ભગવાન થઈ ગયો કોઈ જોડે મતભેદ પડે નહીં મતભેદ પડે તે તમારી નિર્ભરતાની નિશાની શું કહે લોક નથી તમારી ભૂલ છે મતભેદ માં ભૂલ છે મતભેદ પડે એટલે લોક ભૂલ વાંચી જ નથી નથી આતભેદ પાડે આપડી જ ભૂલ છે જો અથડામણ થાય તો ભીત અથડી ભીતની ભૂલ છે આપડી આપડી થાય છે ચાલત થતી સાચું ખોટું ભગવાન જોતા નથી એટલું જ ગમે તે બોલ્યા અથડ્યું નથી સાચું ખોટું ભગવાન તો હોતું જ નથી આ લોકો ભગવાન તો ધંધો જ હોતા નથી તારે સારું ધંધો નથી ભગવાન રોગ છે દોન આપવાનો રોગ છે આને ચોરી કરવાનો રોગ છે બંને રોગ ઇચ્છે ભગવાન શું કે બંને રોગી કે કોઈ કોઈ જાતું એને કશું આવું રવિ નથી વિતરાગ છે થયું ગમે ગમે ભગવાન અથડામણ આપણી તતત આપણે અથડામણ થઈ એટલે આપણે જોયું કરતા એવું કેવું બોલી ગયો અથડ્યો એને થઈ ગયું કે પછી આખું વર્ગ નો પધલ થઈ ગયો નહીં તો આપડે હમ ને ભૂલ છે એવું ફરવા દે શીખવું ત્યારે આ જગત નો સ્થળ નહીં થાય ભાઈ ખરે ના ભાઈ અત્યારે તમે ખોટું કારણ કઉ આ બે વાત સમજવા માંગી ફરી કે હું તમે ખોટું કારણ કહું ત્યાં સુધી પણ હું તો સિત્તેર થી જોડું શું હું કઉ છું એ ખોટું એ હું તો સિત્તેર થી જોડું ક્યાં આજે જોડે સામાજિક સત્ય નહિ એ બધું મતભેદ વાળું બની ગયું તો કઈ ને સત નું સત્ય કેવું આ જગત માં જે સત પરિણામે છે એનું સત્ય હોવું જોઈએ કેવું માલ એવું ભરેલો આ રી કરવાનો માલ ભરેલો હોય પણ હાથમાં કબૂત કબૂલ કરવો જોઈએ નિષ્ણાત છે ખરું શક્ય તો દરેક ને એક્સેપ્ટ એના આત્મા કબૂલ કરે છે આત્મા છે તમે તો આજે સારી રીતે પછી કોઈ વાંકો કે આપડે શું વાંધો તમે બહુ સારા મા આ તો ભજન છે જગત આ કોઈ અમારા જે લોકો માની બેઠા છે કે આપણે આવા પત્ની બાંધુ ભગત ખાલી રોંગ બિલીફો છે આત્મા શબ્દ સ્વરૂપ છે નહીં આત્મા શબ્દ તો એ જ પરમાત્મા છે આપડે પરમાત્માને મારા કરે નઈ આખા વર્લ્ડ માં હોવા છતાં બધા ઇન્દ્રિયો પણ જોઈ શકે છે ઇન્દ્રિયોથી પગડી શકે છે પરમાત્મા પોતાનું તો જુદું છે જ પણ આ જેને આટલું ખબર છે તને ક્ષણ વાગતું છે તને બધી હરેક ક્રિયા તારી જાણે છે બાપા બધું જ ગણતા પછી મંદિર માં પટાવા જાય ત્રણસોજી આગળ મૂકે બાધા કરી આવે ભગવાન સુપા કામ ના હોય પછી કેટલાક સુપા કામ એવા હોય છે કે જે જગત ને જગત વ્યવહાર થી વિરુદ્ધ દેખાય એ સુપાનો વાંધો નથી એને સુપા ગણાતા નથી